हरी जन पर्वत भाई के अचरजकारी ज कारी छे। सदा रहे हरि मूर्ति मायर ज कारी एक दिन विचारु ए के अचरजकारी ज कारी छे वारा रूप है सेव केव के अचरजकारी त्यां तो अचरजकारी अचरजकारी छे। आगण नजरे के अचरजकारी छे। एक एक थी अनुप के अचरजकारी छे। चित चोर चोवीसे रूप के अचरजकारी छे। वि प्रगट मूर्ति पासे के अचर ज कारी उठि तेपण दासे के अचरजकारी छे कारी सर्वे रूप समाना तेमा के अचरजकारी छे प्रगट मूर्ति सुखनी सीमा के अचरज कारी बात आज दीन पेली के अचरज कारी श्रवणे सा भले के छे नथी श्रवणे सा हरिस्मृति नु छल चेप्टर अचरज कार्य भगवान स्वामी नारायण ने मूर्ति है वर्णन करे पर्वत भाई बात लखी अगतराय पर्वत भाई महाभक्तराज पह भगवान चरित्र गान करिए ये अलग वस्तु भगवान नो चरित्र गान चरित्रे श्रवन करना जीवन न कोई प्रसंगो वर्णन करे ये।, ये अलग वस्तु अलग एटली भगवान भक्त जे छे, ये भगवत भक्त न चरित्र ते गान करो तो भगवान राजी बहुत है। मना भगवान ना चरित्र ना गान करो भगवान राजी थे एना करता एने प्रिय भगवान भक्त जो है एना चरित्र ते गाओत करो तो बहुत સાચું છે કે નહીં તમારા છોકરા ના કોઈ ગુણ ગાન ગાય બાપાના ગુણ ગાવજી થાય પણ છોકરા ભલે એમાં કઈ દિવેલ ના હોય પણ તમે એમ કયો ઓહો હો એની હાથી રેખા એવી છે ને બહુ આગળ નીકળી જાય બહુ આગળ આગળ હાવ નીકળી જાય છે બાપા ખુશ બઉ થાય બાકી કોલસો શર્મા હોય પણ તોય બાપા રાજી બહુ થાય આ સનાતન એક વાત છે છોકરાઓના ગુણ ગાય એટલે બસ એમ તમારે જે પરણેલા હોય છોકરા છો ક્યાંય કોઈનો રાજી પો જોઈતો હોય તો એના છોકરાઓના ગુણ ગાવા ઘણા જો કામ કરાવવા હોય કોઈ જગ્યાએ ઓફિસો માં કે કોઈ વ્યવહાર તો એના છોકરાઓને રાજી કરે એના છોકરાઓ હાથમાં કઈક આપે એને ગિફ્ટ આપે રાજી ઓલા થાય એમ ભગવાન ના ભક્તો છે તમે જો ભીને વાન છે તો રાજી ના થાય તો એ સમજી જાય કે આ માખણ પટ્ટી છે પણ તમે નરસિંહ મહેતાના ગુણ ગાઓ અને દ્વારિકા વાળો ખુશ ન થાય એવું બને એ તમે એના બાપ નો વર્ણન કરતા હો કૃષ્ણને કશું તૂટવા માંડે વાહ વાહ બરાબર છે એને સાંભળવું ગમે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે કશામ ત્યાં તો કૃષ્ણના કાન હરવા થઈ જાય એને ગમે મીરાભાઈ નું ચરિત્ર ઉપાડો તો ભગવાન ને ગમે એની આંખમાં પાણી લાવી એમ તમે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી પર્વતભાઈ દાદા ખાચર અરે દાદા ખાચર ને તમે આમ ચરિત્ર લ્યો કેટલો આનંદ થાય એને એટલે પેલી વાત ભગવાન ના ચરિત્ર ગાઓ તો ભગવાન રાજી બહુ બીજી વાત ભગવાન એમણે વિપરીત સંજોગોમાં વ્યવહારની વચ્ચે રહીને આટલી પ્રવૃત્તિઓ સંસારની ધડાકૂટની વચ્ચે રહીને એને કેમ ભગવાનમાં મન રાખ્યું કેમ ભગવાનને ભજ્યા કેવા પર્વતભાઈ નિષ્પૃહી રહ્યા કેમ દારૂ ન પીવો ન કરો વિચાર ન કરો એવા બધા નિયમો પ્રલોભનો સંસાર ની વચ્ચે રહીને કેમ પાડ્યા એ પ્રેરણા આપણને એમાંથી મળે ભગવાન ના એ પ્રેરણા ન મળે આપણને તરત એમ થાય ભગવાન છે તે તો હોય જ એવા સોળ રાણીઓને પરિણે શ્રી કૃષ્ણ નિર્લેપ રહે એમાંથી કોઈને પ્રેરણા ન મળે પણ જનક મહારાજે એની આખીને રાજનગરીનો વહીવટ કરે છે છતાંય એ નિર્લેપ છે તો એમ થઈ જાય કે ના માળા એક ગજબ છે એ પ્રેરણા ભગવાનના ભક્તોના ચરિત્ર જ મળે ધર્મ જ્ઞાનની વૈરાગી ની દ્રઢતા સંસારને કૂચો કરી નાખી દેવાની જીવવાની બળ મળે પ્રેરણા મળે ધર્મ પાળવાની શક્તિ મળે આમ જીવાય એમ આપણને દાખલો એ આપે ભગવાનને આમ ભજાય ભગવાનની આજ્ઞામાં આમ રહેવાય એ આપણે ભક્તોના ચરિત્રોમાંથી જ શીખવા મળે અને ત્રીજી વાત ભક્તોના ચરિત્રો જ આપણને ભગવાનનો અપાર મહિમા સમજવા મળે ભગવાનના ગુણો પણ એમાં આપણને જાણવા મળે ભગવાન એના ઉપર જે વરસ્યા હોય કરુણા કરી હોય નરસિંહ શ્રાદ્ધ પૂર્યું હોય ભગવાન પોતે રસોડું કરવા માટે ધ્યાન રાખવા બધું આવી જાય આંબા ગામના દેવસિંહ ભગવ હોય ને એના છોકરાને પરણાવતા હોય પછી પુરુષોત્તમ સ્વયં નારાયણ પોતે વણિક વેશ લઈને રૂપિયા ભરપાઈ કરવા આવતા હોય એમાં ભગવાનની દયા કરુણા એ બધું પ્રગટ થતું અને બીજું એ કે એનો ભક્ત જો આવો છે તો એ જેનું ભજન કરે છે એ કેવો હશે એમ મહિમા સમજા એટલે ભક્તોના ચરિત્રો એના ગાન મહિમા છે પર્વતભાઈ એક સંકલ્પ કરે કે મારું આમાં વરાનું લખ્યું છે પણ નરસિંહ ભગવાન નૃસિંહ ભગવાન પ્રહલાદને માટે પ્રગટ થયા હેરીને કશીપુને મારવા માટે અર્ધા માણસ અને અર્ધા સિંહ તો માળું એ સ્વરૂપ લાગતું કેવું છે આવું રૂપ કેવું છે સંસારીઓને બીજું જ યાદ આવે કોણ જો સારો મોલ પાકી જાય તો છોકરાઓને ચડાવી દેવો છે ઘોડે એટલે ભલે પછી મારો બેઠો સમજે કે કેટલી વિષય હો થાય છે એને એવા ઘાટ થાય બધા પાક જોઈને એમ જ થાય ને કે નવો પ્લોટ લઈ લેવો છે નવી ગાડી લઈ લેવી છે ભગવાન નું રૂપ નરસિંહ કેવું હશે માણસ અને અર્ધોસિંહ લાગે કેવું ત્યાં તો અજવાળા થયા અને ચોવીસ સ્વરૂપ નજર સામે આમ દર્શાવ્યા ઓહો હો જોવો અને વચ્ચે સહજાનંદ સ્વામી બિરાજમાન પરતભાઈ ધરાય ધરાય ને ચોવીસ જોયા અને ચોવીસે અવતાર પાછા સજાનંદ સ્વામીની મૂર્તિમાં લીન થઈ ગયા નિષ્કુળાનંદ સ્વામી કે છે કે તમે જુઓ કે એવી વાત અચર છે નથી શ્રવણ સાંભળેલી કઈ અચરજકારી છે આવી રીતે ચોવીસે સ્વરૂપના દર્શન ક્યાં આવે સંકલ્પ માત્ર થી મેં સાંભળ્યું નથી સ્વામી અને ચોવીસે સ્વરૂપો સહજાનંદ પ્રભુમાં સમાય જાય એ વાત અચરચકારી છે અર્થ શું છે બધા સમાવીને બેઠા છે અદભુત છે એટલે ભક્તો આવા છે ભગવાન કેવાય હશે એના જીવનની ઘટના ઘટતી એ પણ જો અચરચકારી હોય તો એ જેને ઉપાસે છે ભગવાન કેવા અચરજકારી હશે સૌરાષ્ટ્રનું થાણા ગાલોળ ગામ એના ત્યાં માવા ભક્ત થયા રામ ઉપાસ રામ નામ જપનો તો તુલસીદાસજી જે મહિમા વહાવ્યો છે એટલે સ્વાભાવિકપણે બધા રામ રામ રામ રામ ભજન કરનારા ઘણા મળે અને નામ જપનો મહિમા છે બીજું કાંઈ આવડે ના આવડે ભગવાન જે પ્રિય નામ તમને લાગે એનો જપ કરવો ને એના જેવું ઉત્તમ કોઈ સાધન માવા ભક્ત રામ ઉપાસી ભજન નું અંગ એક પીપળાનું દૂર થોડું વૃક્ષ ગામના ગોંદરાથી એકાંત જગ્યા જાણી માવા ભક્ત હાથમાં માળા લઈને એ પીપળાને નવરા પડે ખેતી કામ માંથી એટલે પીપળાને પ્રદક્ષિણા કરે અને રામ રામ રામ રામ રામ રામ જપકેરા કરે પણ કેટલા જપ કર્યા છે પ્રદક્ષિણા કરીને ભજન કર્યું છે બોલો આવા ભજન ના જો આ પ્રેરણા ભક્ત માંથી મળે આપડે તો એકાવન પ્રદક્ષિણા નિયમ લીધો હોય તો જો વચમાં બારણું પડતું ટૂંકી કરીને કરી નાખીએ કાઉન્ટ થઈ જવા જોઈએ પડે ત્યાં આ હોલ બહુ મોટો પડે અહી ના કરાય પેલી દસ કરી હતી એક થાય ઓલું હટ દઈ ને પતી જાય આપડી ભાવના તો ભાઈ વાહ વા પ્રદક્ષિણા કરતા કરતા માળા કરે જુપમાં ભગવાનતા મુક્તાનંદ સ્વામી થાણા ગાલોડે જે ગામની બહાર જ ઉતરવાનું વિશેષપણે થાય કોઈ વૃક્ષ આ ત્યાં ગોતે એમાં ભગત ભાળી ગયા એટલે સ્વામી એમથી કહો પેલાય સાધુને જોયા પ્રણામ કર્યા આવો મહાત્માજી બેઠા મુક્તાનંદ સ્વામી થોડી ભગવાન સ્વામી સરસ પુરુષોત્તમ નારાયણ તો આજે હાલ તો ચાલતો પૃથ્વી ઉપર છે એના સાધુ છે શું વાત કરો છો અહિયાં માં ચોટ કરી ગઈ ચાલો મારે દર્શન કરવા છે અને પછી એમને ત્યાં લગભગ મેઘપુર કેમ કે કોઈ જગ્યાએ આજુબાજુ મુક્તાનંદ સ્વામી લઈ ગયા મહારાજ ના દર્શન થયા દર્શન થતા કાળું હોય એમાં પ્રતિબિંબ ના પડે વિશુદ્ધ અંતઃ તો તરત પ્રતિબિંબ પડે પૂછવાનું ના હોય ને એને દર્શન માત્ર થી જ થઈ ગયું કે ના પુરુષોત્તમ નારાયણ છે ચરણ માથું મૂકી દીધું પ્રભુ પ્રભુ હું આજ થી તમારો છું મને શરણે લ્યો જે શરણે લીધા સ્વામિનારાયણ મંત્ર આપ્યો હવે જેને ગળા સુધી રામ નામ જપ કર્યો હોય બદલવું કઈક સત્ય હોય તો બદલાય પછી સ્વામિનારાયણ મહામંત્ર જપ શરૂ કરી દીધો પણ અહિયાં થી અચરજકારી વાત બને છે કે અત્યાર સુધી જે અનુભૂતિ નતી અત્યારે સામે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મૂર્તિ ધ્યાન ને ભજન ઓહો જા જ્યાં પ્રસંગો તો આપણે ન કહીએ પણ એ ભક્ત ની કેવી સ્થિતિ થઈ ગઈ કે જે યોગીઓને દુર્લભ થાય પછી શ્રીજી મહારાજ તો સ્વધામ પધારી ગયા આચાર્ય રઘુવીરજી મહારાજ વડતાલની ગાદી ઉપર ત્યાંથી ગાદી એટલે એમના ઘેરથી ધર્મપત્ની એ બધા થોડી સાંખ્યો જુનાગઢ આવેલા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે પછી એમને પંચતી કરવાની પંચાળા લોજ માંગરોળી એટલે ગુણાતી સ્વામી કે રસ્તામાં અમને થોડો જાળવે ગુણાતી સ્વામી માવા ભક્ત પસંદ કર્યા ભગતે ગાડું લીધું ભયરાવ બધા અંદર બેઠા અમને ગાડું ચાલુ કર્યું ભગત ને મનમાં એમ કે સાથે સાંખ્યગી બહેનો છે ગાદી સાથે તો એ ભગવાન ચરિત્રો શ્રીજી મહારાજ ની બધું ગાન કરશે કીર્તનો બોલશે ભજન કરશે કઈક ગ્રંથો વાંચન કે ચર્ચા કઈક કરશે પણ આમણે તો આ બધી હરિયાળી ખેતરો ને એવું બધું જોઈ બધી વ્યવહારી બધી વાતો ઉપાડી લીધી ખટકો ન રાખે ને તો ભગવાન ભૂલાય બધી વાતો માંડ્યા છે વ્યવહારિક કરવા એટલે ભક્ત ને થઈ ગયું કે આ મારે ક્યાં સાંભળવું ગાડું છોડી નહીં ક્યાંય જવાય નહી સ્વામી સેવા સોંપી છે એમણે શું કર્યું કાનથી સાંભળવાનું ને કાનથી સાંભળવાનું કાન ની સાંભળવાની વૃત્તિ ખેંચીને બંધ જ કરી દીધી આંખ આંખ નું કામ કરે રસ્તો દેખાય ગાડું ચલાવે બધું ચલાવે કાનથી સાંભળવાની સ્વિચ ઓફ આ નગદ સત્ય વાત કહું છું યોગીઓથી ના થાય એક ઇન્દ્રીને બંધ કેમ કરવી શકી ત્યાં સુ કઈ પાંચે ને સ્વિચ બોર્ડ લાગ્યું છે કાન ની શ્રવણ કરવાની શક્તિ એને બંધ કરી દીધી કઈ સંભળાય હવે ભગત તો એના લીનમાં થઈ ગયા દેખાય ખોલે ત્યારે સંભળાય વિચાર કરો કેવી અચરજકારી વાત છે આમ વિચારો તો અયું ફાટી જાય હવે પછી કેવું જ પડે ને કે આવી ક્યારે વાત સાંભળી નથી આવી ક્યારે પેલા જોઈ નથી તો બધી આવી પંચ રીતે કરીને આવ્યા પછી ગુણાતીતાન સામે જુનાગઢ આ બધા આવ્યા ગાદી વાળા એમણે પૂછાયું કઈ ફરિયાદ તો કે ફરિયાદ મોટી આ અડબંગ જેવો ભગત ક્યાં મોકલું કેમ શું છે એના જેવો કોઈ નહીં અરે શું અમારે રસ્તામાં કઈ પાણી પીવું કઈ ઉતરવું જરા આરામ કરો વિરામ કરો કઈ દેખાય હાથ પગ ધોવા કોઈ વાડી દેખાય હાથે કઈ દેહ કઈ ક્રિયા કઈ ભગત કઈ સાંભળે જ નહીં કઈ સાંભળે જ નહીં અમારું પછી એ નહીં એની ધૂન માં નક્કી કર્યું એમ જ રાખે રસ્તામાં ખોટું થયું રસ્તામાં પેસા પાણી આ દેહ છે તે બધું હોય ભગત આવું કેમ કર્યું અને બોલાવ્યા માવા ભગત ને ભગત તમે રસ્તામાં અમને બઉ હેરાન કર્યા તમે ગાડું ઉભું ના રાખો સ્વામી મને ખબર નથી કેમ ખબર નહીં સામે મા બાપ તમે મારા માવતર હું તમારું પણ એટલે મને કઈ ખબર નથી ગુણાતીતાન સાહેબ થઈને ભેટી પેઢા વાહ ભગત વાહ અમે રાજ્ય છે બીજા જે થવું થાય આમ જ હોય હવે આવી હવે તમે મને લેવા જાઓ કયો તો આપણે સાંભળીને એમ કહીએ છીએ કે આ મૂર્તિ અચરજકારી છે નિષ્કૂળાન સામે કેમ ના અચર કેમ ના એને તો આંખ સામે આમ જોઈ રે નિત્યાનંદ સામે દાંત જોયા તો કે આ મૂર્તિ અચરચકારી છે પૂર્ણાનંદ સામે ચાલ જોઈ તો કે મૂર્તિ અચરચકારી છે જુઓ એવી મૂર્તિ અચર ભગવાન ના જે ચરિત્ર ભક્તો ચરિત્ર મુસલમાન ની વાત લખે છે સ્વામી તમે હિન્દુ છો સાંભળશો મુસલમાન કથા સાંભળશો મુસલમાન તો એક મુસલમાન વળી એક નામ હતું એક ડોસો યવન કે અચરજકારી છે તેને થયું હરિ નું દર્શન કે અચરજકારી છે હરિ એટલે સજાનંદ એક દર્શન થયું ક્યારે ખબર છે અમદાવાદ ના જ હતા પેલા કપાસ ની કપાસ ઉતરી જાય પછી હાથીઓ હોય એને મોટા હાથા કોદાળી લઈને કાઢે ને એ ભગ આ ડોસા મુસલમાન કામ કરે એમાં શ્રીજી મહારાજ જેતલપુર બાજુ થી આવે આઠ દસ ઘોડેસ વારો રાજ રાજદરબારી પોશાક સૌની આગળ માણેક વરણી ઉપર સજાનંદ સ્વામી બિરાજમાન અને કસો કસ કેળિયું બાંધ્યું હોય પેટ બાંધ્યું હોય માથે સાફો હોય એ હાથમાં માણકીની લગામ રહી ગઈ હોય થોડો સુરવાળ હોય થોડું અંગરખું હોય પગમાં સરસ આનીદાર મોજડીયો હોય પાણીદાર આંખ્યો હોય માણેક વરણી માણકીની પાણીદાર કાણું હોય અને હવેલે શાબેલે હવેલે છાબેલે હવેલે છબેલે જ્યારે ઘોડા જતા હોય એ એમણે સડસડ સડ સડ સડાયા એટલે થઈ ગયું આ કોણ ઓછો મને ખેંચે છે કેમ અને અમદાવાદ માં પૂછી વળ્યા કે આ કોણ કોણ તો ભાઈ એ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હા હા નવા માં આવી અને મળ્યા છવા બેઠેલી પાછળ બેસી ગયા મુસલમાન એનો વેસ બધા થોડું થોડું હોય તો ખરો હોય તો તે દિ ના હોય પાછળ આવીને છે પણ એ મૂર્તિ ન જોઈ રે મારા છે ને આમ પગ ઉપર લટકતો રાખો ગુલાબ ફૂલ પગતો ન હોય તો ગમે તે ગોતી આવે ન હોય તો એ ગમે તે આમ આમ કરીને લાવે એ ફૂલ આમ સરસ મજા નું હોય મન મંદ આમ કરુણા એવા સુંદર મજાના નેત્ર એક આમ જોઈને આમ બંધ કરી દે તો જિંદગી ભૂલાય નહીં એવી આંખ્યો આમ અમૃત જરતી હોય અમૃતના કુંભ ઠલવાતા હોય ને એવી દ્રષ્ટિ આમ લાગે આમ અમૃત જેવી આંખ્યો એ ડોસા તાઇ જોવે દર્શન કરે એમ થઈ ગયું હમણાં જઈને બથ ભરી લઉં હમણાં જઈને બથ ભરી લઉં એમ સભા ધીમે ધીમે પૂરી થતા ડોસા તાઇને મોકો મળી ગયો દોડીને પગ પકડી લીધા પ્રભુ મને શરણે લઈ ભાઈ રાખો રાખો તમે મુસલમાન ઉપાધિ થાય પૈગમ બરો આવે પણ ખુદા પૃથ્વી પર ના આવે તમે આ લઈ ને અમને માંડો તમને ઉપાધિ થાય ઉપાધિ મને થાય ને તમને નથી કઈ અમને શું બ્રહ્માંડો અમારા હાથમાં બસ તમારા બ્રહ્માંડો તમારા હાથમાં ને તો હું તમારા હાથમાં મને શું કરવાના છે તમારા હાથમાં છે જોર જોર થી બોલે પાછો અને વાતે સાચી ને પૈસો તમે થોડો અચાનક શેર બજાર કમાઈ ગયા હોય તો એ ખબર પડ્યા વગર હેડે ઓડકાર ખાય તો રૂપિયા નો ઓડકાર આવે ભલે રોટલી શાક ખાધા પણ ઓડકાર રૂપિયા નો આવે સ્વામિનારાયણ સ્વામી ઓલા ઘર ના બધા ગયેલા હે આ શું આ તો શું માંડ્યું શું ભગવાન નું ભજન કરે હિન્દુ ના દેવું વાંધો એક મન બે તલવાર નો હેંડે અરે હેંડે શું ના હેડે તમે તમારો કરો હું શું ના એ નહી ચાલે દારૂ પી ગયો આપણું માને કઈ હે માને એક જગ્યાએ મકાન આગ લાગી દારૂડીયો નીકળે હિંમત કરીએ કે હડકતા મકાન આ તો દારૂડ્યો જઈને છ જણા ને પકડીને બથમાં ગાલી ને લઈ આવ્યો તો એ પોલીસે મારી માખ્યો કા ફાયર બ્રિગેડ વાળા લઈ આવતો હતો કામ જ ના કરવા દે બોલો હવે જેની વાત આપણને આટલા ખુશ કરતી હોય તો અસલી સજાનંદી નસો ઓછો ડોસા પી ગયા હોય પછી એની શું વાત હોય એ ડર હશે ફાયર બ્રિગેડ વાળા ને બથમાં ખાલી પીઓ તો એવું પેલા કે છોડે એવું કઈ લાગ્યું નહીં એટલે ભૂખ્યો તરશો મારો સાકળ મારી બારડા ને અને ત્યાં તાળું ખંભાતી તાળું લગાવી દીધું હવે પછી આ મેળે બે ત્રણ દિવસ થાય ભૂખ્યો તરસો પછી બુમ ભારા પાડશે ત્યારે ખોલ ચુલા અને મેળે કન્ટીન બધું મૂકી દે ત્યારે ખાવા દેવું નહીં દેવું નહીં તો સામે કે શું થયું के रही मूर्ति अंतर मैं अचरज करी भूलो दे रोको घर माली संबंधे के अचरज कारी छा कमाड दीधा ताला के अचरज कारी छे। બેઠા બારણે રખવાળા કે અચરજકારી છે તો શું થયું નિષ્કુળાનંદ સ્વામી આમ રિપોર્ટ લખે છે નિષ્રો બાર ગાઉ પર જઈ કે અચરજકારી સ્વામી ટૂંકમાં લઈ લીધું હું તમને વાત કરી દઉં ને હા એટલે ઘર માં બોરી તાળા મારી દીધા એટલે આ પછી હો અને કામે પીડ્યા પછી કલાક બે કલાક પછી પાછા જોયું ડોસો બેઠો ક્યાંક ઘર ને તાળું સાંકળ્યું એમ એટલે આ બાર ક્યાંથી નીકળી એટલે તું કેમ નીકળ્યો મને નથી ખબર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો આવ્યા સ્વામિનારાયણ વાળા મારવાનું નઈ એવું મારવાનું નહીં વચન કરવાનું બોલો સ્વામીનારાયણ એમ કરો ઘરની અંદર બાંધી પૂરી થાંભલા સાથે દોરડાઉ થી બાંધ્યો અને તાળા મારતું પછી ક્યાં થાય એવી રીતે પૂર્યા અને પછી આ સામી લખ્યું નઈ એમ ધોળકા નીકળ્યા હવે અહિયાં પૂર્યા અને ધોળકા નીકળ્યા બારકા ઉપર ત્યાં એના સંબંધી જાયલા જતા હતા ને ત્યાં નીકળ્યા એ સંબંધી ખોટું નોલતા બોલ્યો એમાં સાંઈ સમજે નઈ એટલે પછી જાણ્યું કે ખબર તો હોય સંબંધીઓને ગોટાળા થયા છે ને ઈતર ધર્મ માં પીડ્યો છે વિધર્મ પાડે છે પકડીને પાછી આવીને ઘરે મૂકી ગયા લ્યો આ ત્યાં નીકળ્યા હે ત્યાં નીકળ્યા હા ત્યાં નીકળ્યા વિચાર કર્યો જાય તો આમ જનો ની પ્રજા આમાં જરાય કોઈ મીઠું મરચું ભભરાવી વાત નથી થતી હોય એટલે સાંભળવાળા બરાબર આમ સાવધાન થી સારું સંબંધીઓ ક્રૂર નિર્ણય કરતી તો મારી જ નાખો જીવતો હોય તો ન રહે ગયા બાંસ ન બજેગી બાંસુરી લઈ ગયા પોતાના ખેતરમાં ઊંડો ગાડ્યો ખાડો જીવતા કબર દઈ ગયો અને ડોસા થાય ને કીધું આમાં પૂરી નાખી દઈશું પૂરી દઈશું જાણે કીધું અમે દીકરો છે જ નહીં જાણે હવે એ તો નક્કી કરે પછી કઈ મૂકે નહી કઈ ઉત્તર જ આપ્યો નઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે બે હજી માની જ બંધ કરી દે આ બધું મૂકી દે સ્વામિનારાયણ સ્વામી એ આખી મીજી ગયા સ્વામિનારાયણ સ્વામીનારાયણ કરતા રહ્યા એને બધા મૂકી દીધા નાખી દીધા ડોસા તું ક્યાંય નતો કયો હતો ને અહી ક્યાંથી ભાઈ ઘર ના બધા મૂકી દો આ તો કોઈ દેવી આત્મા છે આનો અપરાધ ના કરાય આની સેવા કરાય પછી આખું ઘર સમજી ગયું પછી ડોસા સેવા કરે તારે દેહ બધા વજન કરે રાખે રોટલો આપે જમે નહી તરી એને દેહજ આવું થઈ ગયું ને ખાવા પીવાનું શું ભ્રમરૂપ થઈ ગયા સાવ આ માટીના ભાવ ઓગળી ગયા વિચાર તો કરો કેમ ના કઈક અચરજકારી છે હવે એમાં એક મજાની વાત તમને ઇન્શોર્ટ કરી દઉં પછી દર્શન કરે ને આપણે ઘરે ઓલિયા પુરુષ પ્રગટ થયા છે એવી બધી ભાવના સાચવે એનો બાપ તો પડખે પડખે જ રીયે એ છોકરાનું કઈ નક્કી નથી ક્યાં ભીયો જાય હવે એ આમાં બેઠા છે આમ અને એમાં ડોસા શું સંકલ્પ જ્યો તમે ઉભા થયા એટલે બાપે જોયું ક્યાં જાય ત્યાં તો રસોડામાં ના ગયા આમ ના ગયા દિવાલ છે ને આમ એ દિવાલ માંથી આમ નીકળે હાલ તો હાલ તો નીકળી ગયો દિવાલ માંથી ગયો ક્યાં પાછો દિવાલ અંદર ગીરી ગયો બાપે ચારે બાજુ દિવાલમાં જોયું ક્યાંય જડે જ આખા ઘરમાં ચારે બાજુ સોસાયટીમાં બધામાં આટા માર્યા ક્યાંય બધાને પૂછી વળે તમારા ઘરમાં ગીર્યો તો ના તો જોયો તો ના આખું ગામ ફરી વેડ્યો છોકરો જડે નઈ સંબંધી માં ફરી વેડ્યા આ નીકળ્યો છે ધોળકા પેલા આંટવા મારી આવ્યા છે કે ભાઈ અહીંયા નીકળ્યો છે છોકરો ભાઈ એમ થોડો નીકળે અરે ભાઈ છોકરો મારો ખોવાઈ ગયો છે બીજી કઈ વાત થાય નઈ બહુ કોઈ એમાં પછી એમ થયું ચાલો એના ધામ વડતાલ નજીક હું ત્યાં જાઉં પૂછી લો એટલે વડતાલ આવ્યા બધા પૂછ્યું બધા સાધુ સમજો કે અમને એમાં ખબર ના પડે ગોપાલનંદ સ્વામી ને જઈને મળો હલો તમે ત્યાં લઈ જઈ ગોપાલ સ્વામી યોગીરાજ પગ ઉપર પગ ચડાવીને આમ બેઠેલા હા પ્રણામ કરો આવો હા બાપા મારો છોકરો ઢોસો થાય ઓળખીએ આમ થયું ને આમ થયું ને આમ થયું ને પછી આમ થઈ ગયું તે પછી આમ થયું આમ થયું આમ ક્યાં થયું એ ક્યાંય ગયો સ્વામી સ્વામી એમ જ તરત જવાબ દીધો કે તમે ચિંતા કરો માં એ બદ્રીકા આશ્રમ માં ત્યાં તપ કરવાનો સંકલ્પ થયો છે ને એટલે તપ કરવા ગયા છે લે મહારાજ આ તો પાછું આવશે નઈ ના આવશે બરાબર છ મહિને આવશે છ મહિના તો તપ કરશે છ મહિના પછી આવી જશે એક છ મહિને આવશે એટલે નહીતર ભલે આ ગપુ લાગે કે આ તો ગયો એમ ગમે કહી દે કે તમારો છોકરો આમ જાય સાધુ હતા ને આવું કરતા વચ્ચે મારા બાપા ક્યાંય ગયા સ્વામી ગુજરી જાય પૂછે મારા બાપા અગત્ય થઈ ગઈ છે કઈ અટકી ગયા છે કઈ હરવણું કરવાની જરૂર છે કઈ પૂછે એમ અને પૂછે મારા બાપા તારા બાપા છે ને વેકોટમાં ગયા છે કોઈ કે તારા બાપા બોલોક ગયા કોઈ કે તારા બાપા સ્વર્ગ ગયા છે એ આવું બધું હાલ રાખતું એમ એક જણો બેઠો છે કે મારા બાપા સ્વામી ક્યાંય ગયા આખી મીચી કે પાછો ના આવે તમે બોલાવો તો કે બોલાવાય તો નહીં તો હું બોલાવું એટલે એટલે શું આ બેઠો બાપો કેટલા ને ઉલ્લું બનાવે છે બાપો એ ગરમ થઈ ગયો તારમાં જીવ તમારી નાખો છે એવું નતું અહીંયા અને એકઝેટ છ મહિને પાછા ડોસા થાય આવી ગયા પાછા આવ્યા બે ત્રણ દો બેઠા કરતા એક રાખે મારા પપ્પા મારે પાણીમાં અર્ધો અર્ધો કલાક પડ્યા રે બહાર જ ના નીકળે ત્રીજો કે એમાં કશું ના કેવાય મારા પપ્પા એ દરિયામાં દસ વર્ષ પેલા ડૂબકી મારી છે હજી માથું જ બહાર નથી કાઢ્યું દસ વર્ષ પેલા સીધું નથી કે તો મરી ગયો છ મહિને પાછા આવ્યા પછી જુનાગઢમાં ગુણાતી એટલે સમજવા જેવો અમુક દેશ અડે નહીં ને એના સાહિત્ય ને એ તો ગુણાતીત્ય બાપ એટલે નામ એવા ગુણ એ ડોસા ત્યાં જઈને રહેતા અને કામ શું કરતા પાણી સિંચવાનું સંતો ને નવડાવાનું વાસણ સાફ કરવાનું એ મુસલમાન ભક્ત એ કામકાજ પાણી સિંચી સંતો નવડાવવાનું આવી સ્થિતિ કરે નીચામાં નીચે નહીત મારા પગ ધો ના પણ જેને જેટલી બળાઈ હોય એટલો જ નાનો હોય તો શોભે હવે એમાં પછી ક્યારેક ક્યારેક સ્વામી એમને હારી ક્યાંય લઈ જાય નહી ગામડે ક્યાંય ન લઈ જાય આની તો સ્થિતિ એવી પછી સ્વામી આવે આની સ્થિતિ નું ઓળખેલા રાખે બહુ છે મુસલમાન અને એને સ્વામી જઈ હોય તો બોલાવે પડખે બેસા કરે આપડી વાતો ન કરે એવી વળી મહારાજ વાતો કરે આપડા કરતા વળી મોટું આ બધું થાય ને જાતિ પાતી ભેદ બધા છે ને એ બધું નડે એ સ્વામી એકવાર એને ઉના પંથકમાં લાવ્યા છે હારે ઉનામાં પ્રોપર ગામ ઉનામાં રોકાણા મંદિર માં ઉતરાય આમને લાવ્યા જમવાનું કારણ કે એને દેહ નું ભાન નહીં તો સ્વામી ને જમાડવાનું પોત્ય કાળજી રાખે ઓલા બધા સારું ન લાગે આ મુસલમાન સ્વામી બહુ રાખે આનો ઠીક છે સત્સંગીત છો છે સારું છે એના જીવ સારું થશે સ્વામી મનમાં વિચારી એના જીવનું નહીં એના દર્શન તમારા જીવ નું સારું થાય એવો છે સંસ્કાર પડે તમને પડે પણ સમજાય નહી પછી સ્વામી ત્રણ ચાર વાગ્યા પછી ત્યાં એ નદી નાહવા જાય ને કઈ મચ્છુદિ કેવી કઈ નદી છે ત્યાં જાય નાવા એટલે હરિભક્તોને કીધું કે આ ભગત ભલે રહ્યા આપણે તાળું મારી દો મંદિર ને બહાર આપણે નદી નાહવા જાય હરિભક્તો કે સ્વામી ભગત બેઠા છે તો પછી તાળું મારવાની શું જરૂર છે ભગત નું કઈ માળા કરતા કરતા ધ્યાનમાં ધ્યાન ન રહીએ કઈ એટલે એ તો આપડે ખડી તાળું મારી ચાવી મારી ચાવી વેળી લઈ લો ભગત ને કઈ ધ્યાન ના રીએ ભાઈ સારું એટલે એને લોકો એમ સમજ ભોળો ભગત છે તેને કઈ ધ્યાન ના રીએ તાળું માર્યું ચાવી હારે લઈ ગયા બધા નદીએ નાહવાનું હતું ત્યાં પહોંચ્યા તો ત્યાં ઓનો ડોસો ભગત હોવ ની પેલા પોચી પેલા હરિભક્તો કે સ્વામી આ પૂછો એમ તો મને કઈ નડે નહી સ્વામી કે જો છે ને ત્યારે પેલા બધા પગે લાગ્યા સ્વામી આ તો ભાઈ આ તો શક્તિઓ છે તો ભાઈ તમને એમ લાગે છે સ્વામી એનું સાચવે છે भौतिक दे अभौतिकारी तो जाने जन मन मचरज कारी शू એવી સામર્થ ભગવાન સ્વામી કેવી મોટી વાત છે ભાઈ સામાન્ય લાગે છે કઈ આ તો જો ભાદરા ગામ ગુણાદિત અનુસાર જન્મસ્થાન ત્યાં રત્ના પછી એ થયેલા પછી છે અને વિજ્ઞાન દાસજી નામ પડેલું રત્ના ભગત કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોનું શું ભજન કરતા સુ ભજન શું સ્વામિનારાયણ કેટલા જપ્ત થઈ ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અર્ધેક રાત ભાંગી ભજન કરવાનો આનંદ તો ખાનગી વાત કહી દઉં ભક્તિ દેવી સ્ત્રી નો દેહજ સ્ત્રી છે શરમાળ હોય એટલે કોઈને મળવા જાવ હોય સમજન મળવા જવું હોય તો જલ્દી એકાંત ગોતે એટલે રાત્રિ એકાંત હોય એટલે જયારે ભગત માળા કરે ત્યારે ભક્તિ એને મળવા આવે છે કોલાહાલ માં જલ્દી આવે નહીતનો ગજર ભાંગે માળા સ્વામીનારાયણ સામના સામણે કરતા હતા એમાં ઘરિયો જેમાં રહ લઈ જાય એમ ભગત રહી જાય ત્યાં અજવાળા ત્યાં આંખ ખુલી ગઈ ત્યાં સામે જોયું આકાશમાં વિમાન વિમાનમાં મહારાજ બેઠેલા સરસ મજાના ત્રણ છોકલા પાડેલા મંદ મંદ હશે તો ગાલમાં ખંજન પડે આજે આંગળીયા સોના વેટ વીટી એક હાથ નો રૂમાલ મારા હું ભજન સામે જોડિયા ગામ છે ત્યાં અમાર જવું છે ફથવારો કરાવવાલો વિમાન નીચે આવ્યું ભગત અંદર લીધા ઉપડ્યા હે મારા જોડિયા શું અડધી રાતે છે ત્યાં રાઘવજી સોની ની માં છે ને એનું આયુષ પૂરું થયું છે એ હર ભગત સત્સંગે તમારે જવું પડે ને તેડવા એને તેડવા જવું હોય છે ભેડો લીધો કઈ વાંધો નઈ મારે એમાં શું મારે ભજન કરવું તમારું દર્શન થાય આવ્યો જો વિમાન ચક્ર કાઢતું કાઢતું જોડિયા ગામમાં મારે નીચે ઉતાર્યું એક દુકાન માં ઉતાર્યું અલા રગત ને ભગત હ તમે એક દુકાને બેહો અમે ડોસી ને વળતા નીકળશું ને ત્યાં તમને લેતા જશું અને બાદરા ઉતારતા જઈશું હા બહુ સારું મારા વાંધો નહીં બેઠો બેઠો માળા કરું ભગત માથે વડી માળા મીંડા કરવા અને માળાનો રસ આવે જપનો આવે નહી ભજન માં લાગી ગયા તે રાતના એક બે વાગ્યા એને ઉપાડી મૂક્યાય છે સવારે અજવાળું થયું તો એની તો માળા ચાલુ જ હતી નિદ્રા સમાધિ સ્થિતિ ઊંઘવાની જરૂરત ના ભજન કરતા કરતા જે મૂર્તિમાં એટલો સ્વાદ આવે ને મહારાજે કીધું છે ને મૂર્તિ એવું સુખ છે કે પાંચે ઇન્દ્રિયો સુખ એક આવે પછી કોઈ અતૃપ્તી જ ના હારી એમાં નિદ્રાની શું જરૂર પડે એવું સુખ હોય મૂર્તિ અનુભવ થી જ ખબર પડે બાકી કઈ ખબર ના પડે એટલે ભગત તો ભજન કરતા કરતા સવાર નું થઈ ગયું થોડું આછું આછું અહીંયા અજવાળું થોડું થયું એટલે રાત્રે તો મહારાજ દોષી તેડી ગયા હવે રાઘજી સોની એમને પેલેથી માંજીએ કઈ રાખેલું કાલે મારે ધામ માં જવું છે એટલે મરણ નો સામાન બધો લઈ ને દુકાને રાખી મૂકેલો ખાપર નાળિયર એવું બધું ક્યાં લઈ જાવ દુકાન પછી લઈ જશું હવે એ લેવા માટે દુકાન ખોલી બે ત્રણ થરા બારણા હોય અંદર અંધારું હોય કાંઈ તેથી સ્વિચ બોર્ડ તો નતા ટપ લાઈટ પાડે સ્વિચ પાડે તરત બલ્બ થઈ જાય અંધારામાં બારણું ખોલી અંદર હાલવાઈ ગયા તો ભટકાણા ખોકલી આમ જોયું ત્યાં તો માથે ઓલું સોની ની દુકાન માં કોક ગરી જાય કેવું લાગે ભાઈ કોણ છો તમે ત્યારે એને માથે એ તો તમે હરિભગત છો અહી ક્યાંથી ઘરી ગયા તમે કોણ છો ભાદ્રા નો ભગત લે વાત અરે રત્ના ભગત ત્રણ થરા તાળા માર્યા છે ને તમે મારી દુકાન ક્યાંથી હે ભાઈ તમે કોણ હું રાઘુજી સોની હાથે તારી બાંધ તેડવા ગયા છે રાઘુજી સોની ઉતાર્યું મને કે તું અહી બેસ ડોસી ને તેડી ને વળતો તને લેતો જાય અરે એ મારી બાને તેડીને તો મહારાજ ક્યાર ના ગયા વીઆઈ ગયા બે ત્રણ કલાક થઈ ગયા ઓહો મને ન લઈ ગયા પાછો મને લઈ જવા ને મને આ મુક્યો તે હું આયા છું હું કઈ બીજે કેવી રીતે હવે મને ભોળવી દીધો મને ક્યાંય તને મૂકી જઈશ હવે આ મૂક્યો સારું છું તમે મને હાચવા નહી સીધું વળી ચોર જાણી બે બાટા ઠોકી દીધા સારો મારે સાંટિયા આપડી ગુડિયા બેન હારી કરે ધ્યાન અને ધંધો ઘરનો અચરજકારી તેને ઘેર દિવ્ય સ્વરૂપે આવ્યા નાથ રથ અનુ કઈ तो रथ हालो हाल वर्थ ने रोह दुकान तेमा मुकी गया भगवान भौतिक भाव रहो नहीं रती, तेमा पाय दिव्य देहनी गति ये चमत्कार के अचरज कार्य પ્રગટ મૂર્તિનારાયણ સંપ્રદાયની બે ગાદી એક વડતા રઘુવીરજી મહારાજ પ્રથમ આદિ આચાર્ય અમદાવાદના આદિ આચાર્ય અયોધ્યા મહારાજ અયોધ્યા મહારાજ જે મંદિર છે એની સામે સાધુ આશ્રમ જે સભા મંડપ છે એની સામે એ અયોધ્યા પ્રસાદી મહારાજ નો મેળો હજી છે કે જ્યાં આચાર્ય મારા શ્રી રહેતા પૂજા બધું એમને સચવાયું છે એ મોબતસિંહ ભગતનો મેળો કેવાય છે અત્યારે મોબતસિંહ ભગત અઠાણું નવાણું વર્ષના છે અઠાણું નવાણું વર્ષના મોબતસિંહ ભગત છે અત્યારે એમ જ ગુરુ કેસર ભગત જે અયોધ્યા પ્રસાદી મહારાજની હજુરી સેવામાં એ બહુ લાંબુ જીભેલા અયોધ્યા પ્રસાદજી મહારાજ ની સેવા કરી કેશવ પ્રસાદજી મહારાજ ની સેવા કરી વાસુદેવ પ્રસાદજી મહારાજ સેવા કરી પુરુષોત્તમ પ્રસાદજી સેવા કરી દેવેન્દ્ર પ્રસાદજી સેવા કરી અને છેલ્લે તેજન્દ્ર મહારાજ હજી બેઠા છે એ નાના હતા ત્યારે એને ખોળામાં રમાયડેલા આટલું જીવા કેસર ભગત છ છ આચાર્યો સાથે જો ખરા છ પેઢી વહી જાય તોય બાપા બેઠા હતા અને એમના શિષ્ય મોહબિં ભગત છે એને બે એક જ પેઢી ગઈ ને કેટલું અયોધ્યા પ્રસાદ મહારાજ સાથે કેશો કેશો ભગત એ સેવામાં હતા પાર્સદ હજુરી પાર્ષદ મુખ્ય પાર્ષદ ત્યાં જ મહારાજ છે ને એ ત્યાં એને મેળામાં ત્યાં મહારાશ્રીની પૂજાની નાની ત્યાં બધી જ સેવા સંભાળી પાર્ષદ કરે જ્યાં જાય જાય તો કેસર ભગત વગર મહારાષ્ટ્રી ક્યાંય નીકળે નહી આવી હજુ હવે એ ત્યાં રમેશ તમે ગેલેરી બાર છે અને ત્યાં આજે સ્થાન છે ત્યાં એ બાકડા જેવું કે પાટ જેવું ડાળી અને ભગત બેસે રાત સમયે પછી માળા કરે ધ્યાન ભજન નું અંગ અને મૂર્તિનું સુખ આવે તો ભજન કરતા કરતા રાજ કેટલી વહી જાય એ કઈ ખબર પડે નહીં આપડે ઘણી વાર મોડો આવે ને તો ઘણા ગૌ મુ આમ જોતા હોય આવ્યો કે મેર ગોતતા હોય બોલો બીજી આ મેર ગોતે મેર ની ફૂલ ની હારવાયર હાલ આટલા તો ભાવ બોલો માળામાં ગેલેરીનો એ પાટી પર બેસી કેશો ભગત ધ્યાન કરતા રાતના બે વાગ્યા એમાં અજવાળો છે આખ ખોલી ત્યાં સામે અવકાશ રવેશ હવે તો ઊંચો છે ને સભા મંડળ બે માળા જેવું છે ને ત્યાં આમ વિમાન તરે દિવ્ય વિમાન એમાં ચાર પાર્ષદો અને સહજાનંદ સ્વામી પગ ઉપર પગ ચડાવીને બેઠા ભગતે જોયું હારાજ વાહ પ્રભુ હજી ભગત કઈ વિચારે બોલે વાત કરે એ પેલા તો ચાર પાર્ષદો ઉતર્યા ઉતરીને ભગત ને રથમાં નાખી વિમાન બેસાડ્યું ભગત કઈ બોલે શું છે પણ કઈ બોલે ચાલે ત્યાં તો ચાર પાર્ષદ ઉપાડીને વિમાનમાં મૂકી દીધું વિમાન ઉપડી ગયું એને કઈ ચાપ દબાવ્યા પછી ગર થાય એવું જ કઈ હોય નઈ પેલા પંખા ચાલુ થાય પછી પેલું ચાલુ થાય ને એવું કઈ હમણાં ની વાત કેવાય સરદાનંદ સ્વામી વૈયા ગયા ભૂખંડ માંથી પછી ની વાત વિમાન ઊંચે ને ઉંચે ચાલતું લોક લોખાંતરો ગતિ કરતું લોક લોકાંતર ભગત જોયે રાખે વૈભવી સૃષ્ટિ સરદાનંદ સ્વામી ઓહો એક પછી લોક લોકાંત પાર કરી ત્યાં તો ગોલોક આવ્યું ગોલોક નું દર્શન વિમાનમાં વિમાનમાં ભગતને બધું કરાવ્યું ગોલોક દર્શન ગોલોક ને પાર કરી અક્ષરધામમાં પ્રવેશ કર્યો અને અક્ષરધામ નો દિવ્ય તેજોમય ભૂમિ એ મુક્ત પુરુષો અક્ષર મુક્તો એ બધા બિરાજમાન આ બધું એમને દર્શન કર્યું સુખાયું વાહ ભગત તો સમાય નહી ને હવે તમે જાઓ ના ના અહીંયા હજી હજી તમારે હતા ને પાછા મૂકી કોઈ ત્યાં ન આવ્યો આ ચાર પાર્ષદો ને કઈ ઈશારો કર્યો શું ઈશારો કર્યો એ કઈ ભગત ને ખબર પડી નઈ જાઓ મૂકી આવો એ વિમાન માં બેસાડ વિમાન પાછું આવ્યું એ લોક લોકાંતર પાર કરતું કરતું બે વાગે ઉપાડ્યા હતા ચાર વાગે ઉપર મૂક્યા ઉતરી નીચે પગ મુકે વિમાન ઉપડી ગયું ભગત જોઈ રહ્યા ગયું ગયું વિમાન ભગત વિચાર કરે તો રાતના ચાર વાગ્યા હતા બે વાગ્યા લઈ ગયા તા ચાર વાગ્યા હતા ત્યારે તો આંબાવાડી ને પાલડી ને ભણેલા નહી આ બાજુ કોઈ વસ્તી જ નહીં અરે આપણે આ ગુરુકુળ પાયો નાખ્યો આજ થી વર્ષ પેલા ત્યારે અહીંયા ક્યાં હતું એક ડ્રાઈવિન અહીંથી ઊંધો પડતો હવળો નતો ઊંધો શાસ્ત્રી મહારાજે સમજીને લીધું હોય નહિ તો છોકરા આગાચી માંથી ફિલ્મ જોવે ઓલી બાજુ લીધું હોત તો વગર પૈસા રોજ સિને દેખાય પણ આમ આમ અવળો પડતો ને બાજુ લીધું એટલે ત્યારે કઈ નતું એ તો વગડો આપડે જોયેલો હવે તો કેટલા વર્ષો પેલા ગુલભાઈ ટેકરે ઉતાર્યા ભગત વિચાર કરે વિમાન વિરે બાજુ જોવે ત્યારે આમ પછી દીવા ટમટમતા જોયા પેલા ગયા અમદાવાદ તો આમ છે ભગત ચાલતા પછી ત્યાં ગયા તે સાડા પાંચે તો મંદિરે પહોંચ્યા હાલીલો દરવાજો ખખડાયો દરવાણી કેવાય કોણ કેસર ભગત જવા દો જવા દો કેસર ક્યાંય બારી ગયા નથી સાંજે જે મેળ્યા અહીંયા જ હોય આચાર્ય મહારાશ્રી અહીં હોય એટલે ક્યાંય હોય જ નહી જ્યાં મહારાશ્રી હોય ત્યાંય હોય માને નહી ભાઈ હું કેસર ભગત છું દરવાજો ખોલો અવાજ જાણીતો લાગે ધીમે થી દરવાજો ખોલી ને આમ જોયું કેસર ભગત અને અહીંયા ખરેખર અહીંયા દરવાણી ને ખબર નહીં અહિયાં ચાર વાગે તો પાર્ષદ રોજ ઉઠી જાય નાઈ ધોઈ પૂજા કરીને તૈયાર થઈ જાય આચાર્ય મહારાષ્ટ્રી ની સેવા પૂજામાં લાગી જતા હોય તો અહીંયા ભગત દેખા ગાંધા ભગત ગયા ક્યાં આસન ખાલી પૂજા અહીંયા વસ્ત્રો અહીંયા અહીંયા કઈ લીધા વગર ઓગળી ક્યાંય ગયા દરવાજા બંધ બધું બંધ આ ગયા ક્યાં ત્યાં બધી ધમાલ થઈ પડે ક્યાં સર ભગત નીકળી ક્યાંય ગયા એ બધા ગોતે ઉપર ભગત તો અહીંયા આવે ભગત બોલાય ભગત કીધું બોલાય ગયા શું થયું બાપા વાત જવા જ ના પણ પછી માંડીને વાત કરી હું તો બે વાગ્યે અહીંયા બેઠો હતો માળા કરતો હતો વિમાન આવ્યું આવી રીતે મહારાજ મને લઈ ગયા લોક લોકર પાર કર્યા વૈભવ સૃષ્ટિ જોઈ ગોલોકામ જોયું જોયું આહા હા એ ગોલોક અને એનું વર્ણન માંડીને વાત કરી આચાર્ય મહારાજશ્રીએ એટલો રસ લીધો એટલું થયું કે એમને તરત જ પેન્ટરને બોલાવ્યા કે ભગત જે કહે છે ને એ પ્રમાણે ચિત્ર દોરો અને એ બધું વર્ણન ગોલોક વર્ણન એને પાર અક્ષરધામનું વર્ણન એની રચના એ ભક્ત જેમ કહેતા ગયા એમ પેઇન્ટર દોરતા ગયા અને ગોલોક ને ગોલોક પાર અક્ષરધામ અને એની જે બધી આખી રચનાઓ એ તખતો માથે રહીને અયોધ્યા પ્રસાદજી મહારાજે કેસર ભગતને પાસે બેસાડીને પેઇન્ટર પાસે દોરાવ્યો અને દોરાવેલો પેન્ટિંગ કરેલો ઐતિહાસિક તખતો આજે પણ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની પ્રદક્ષિણામાં આપેલી સાઈડ છે ને ત્યાં હજી એ દર્શન આપે છે આનાથી બીજો ઐતિહાસિક પુરાવો છે એ દર્શન આપે બોલો લ્યો ચંદ્ર ઉપર યાન જાય એની સફર કરવાના કેટલા કરોડો ડોલર ની ટિકિટ બોલે છે મંગળ ઉપર તો માનવ યાન જાતું નથી ત્યારે તો આ ચૌદ લોક નું બ્રહ્માંડ એ જર્દાવાદ ટુ અક્ષરધામ વિશ્વમાં ક્યારે કોઈ કરશે નહીં કરી નતી કરશે નહી એવો અમદાવાદ નો સ્પષ્ટ નાગરિક એક ભક્ત રાજક્ષરધામ ની ટુર મારી બે કલાક માં પાછો આવી ગયા કેવી અચરજકારી વાત છે બોલો હી વિચારો તો આવો આ પૃથ્વીનો માટી નો પિંડ આવો અને લોક લોકાંતર બ્રહ્માંડ ને પાર થઈ અને ગોલોક ને પાર કરીને અક્ષરધામમાં સદેહ મર્યા પછી તો જાય ઘણા જાય જાય પણ આવી રીતે આમ આ માટીના પિંડના માયાના દેહ સાથે જઈ આવવું આંટો મારી આવો પાછું અહીંયા આવવું બે કલાક માં પાછું આવવું અને એ જ પાછું જોયું એવું પાછું ચિત્ર આ મૂર્તિ અચરજકારી છે એનો પ્રતાપ છે આ નહી એટલે સ્વામી કે છે આવું ક્યારે થયું નથી પણ આ મૂર્તિ એવી અચરજકારી છે કે એના પ્રતાપ એ બધું થાય છે મોટા ગોખર એના અર્જણભાઈ એક હરિભગત બહુ સારા ગુણાતીતાન સ્વામી વારે વારે ત્યાં આવે એકવાર સંતો આવે આવી રીતે અર્જન ભગત સેવા ભાવી સંતોને સેવામાં લાગે ખેતીનો ધંધો હોય એમાં આવી એકાદશી એટલે બીજે દિવસે બારસ થાય પારણું કરાવવાનું થાય ભગત વહેલા ઉઠી કરી અને એમને ભાવ થયો કે સંતો અહીંયા છે તો આપણે ઘેરે ભેંસો દૂધે છે તો સરસ મજાના ભેંસવાના દૂધના ગોરસ એટલે દહીં એ દહીં ને ખીચડી ને એવું સંતો સવારે કાલે ઉપવાસ હોય તો પારણું કરે તો આપડું સારું થાય સંતો ની સેવા થાય એટલે માટીના વાસણ જમાવતા ને એ ના આવે હા એ માટીના વાસણોમાં જે જમાવતા એટલે એ ગોરસ નું આખું પેલો ગળા જેવું હોય ને એ ઉપાડ્યું માટલું એના ઘરવાળા હજી હજી તો પર એકાદ બે વર્ષાદ વરસ થયું છે એકાદશી નો તો આખું આવડો મોટો આખું બધું એમ લઈ જવાનું ઉભા રહ્યો ઉપર થી તર કાઢી માખણ થાય ને વધારે થોડુંક લઈ જાઓ મેં શું વાંધો છે આજુ આટલું બધું અરે લઈ જવા દે ને આપડે ક્યાં પાંચ તાણ છે અને ક્યારેક સાધુ આવે છે ધરાય ધરાય ને ઠાકોરજીને ધરાવે જમે તો રાખે સાધુ ક્યાંય તાણ છે સાધુ ની તાણ છે દસમ નો ક્ષય થાય બારસ નો ક્ષય થાય કોઈ એકાદશી નો ક્ષય જ થતો નથી ચોથ ના ક્ષય પાંચમ ના ક્ષય દસ એકાદશી નો ક્ષય ભાઈ ભગત કે ના એ નહી ચાલે લઈ જવું પડશે મને ભાવ છો છે મારે લઈ જવું હવે નવા નવા લોટકા જોવાની માટલું પકડ્યું ભગત કેમ બગી દે એ જૂનો જમાનો કઈ વાંધો તમે તમારે રાખ મારે મંદિર અંદર જાઓ રાખ બોલો આટલા તો ઢીલા પડી જાય ભગત કેમ બગીદ અરે મૂકી ક્યાંથી દે તમને ખબર છે કેમ વાહિદા થાય છે કેમ આ દૂધ દોણામાં ભેડા થાય છે તને ખબર છે કેમ બધા ડોબારી ના કામ થાય છે હા ના તો હું નહીં લઈ જવા હું નહીં છોડું એ થઈ જપાસ જપી તે ઓલે મારે આંચકો બહાર કાંઠો રહી ગયો એના હાથમાં અને નીચેનો માલ નો દોણો હતો ને એ રહી ગયો ભગત ના ભગત છૂટલું લઈને એમ આવ્યા સંતો કે ઘરમાં નાના છોકરા હોય વેજા હોય હાજર રહેવા દેતા છે હાચું તો કેવાય નઈ હાચું કઈ સાધુ જમે ઈ જમાના સાધુ એવા હતા કોઈ દુબવીન ખાવું નહિ અત્યારે તો દુબવીન ફાળા પડાવી લેવા મેળવે સમજી ગયા ઝપાઝપી થઈ હોય ભગત ની આંખી લાલ થઈ ગઈ છે ચેરો તરડાઈ ગયો છે ઝપાઝપી વગેરે ન હોય બાજી ના હોય માણસ ખબર ના પડે હમ ના પડે અને તમે આવ્યો એ ખબર ના પડે સંતો એવા એવા ડાયણ એટલે તર બધી એક બાજુ કરી એમાંથી થોડુંક દહી લીધું એમાં થોડું પાણી નાખ્યું અને સંતો બધા અને આખા થોડુંક દહીં લીધું માંથી અને ભગત ને કીધું લ્યો ભગત એટલું જ વેરું છે પાછું આપી આવો ભગત કે પાછું ના લઈ જવાય સ્વામી તમે વાપરો એમાં અમને અયું ઠરે તો કે ના ભગત અમારું રાખું અમે તમારું રાખ્યું તમે હવે અમારું રાખો સંતો એમ કે બૈરા ગુણ આવ્યા સાધુ બધા ઉઠાવી નથી ગયા એટલે પાછું લઈ ગયા આવો વિચાર આવે આ બધા ભરથરીને પીંગળા એ દગો દીધો તે ભેગ લઈ લીધો ત્યાં કોઈ દગો દેતા જ નહી હોય પણ બેખ પહેરવા માટે ચેતના જોઈએ તો પહેરાય બાકી લાકડીઓ મારા તો તું કાઢી હું ક્યાં જાઉથી તેડી આવ્યા એ ગરદણી થઈ ગયા સારું એને ના મરાય ને આપડે માર ખવાય એવું રાખવું હમપીને ભજન કરાય શું કરાય ભજન કરાય હમ્પીન બે ભજન કરાય ભાઈ તારે કઈ ન બોલવું મારે કઈ ન બોલવું વજન કરો વજન કરવા માટે આપણે પેલાથી આજે ભજન કરો એ ડાયમ પરિવાર કહેવાય પણ ભગત થઈ ગયું આખી જિંદગી ધૂળ ફંફોડીએ મરી જાય કાળા ઉનાળામાં તડકામાં અને આપડે જયારે ક્યારેક વાપરવાનું ટાણું ભગવાન ને ભગવાન સંતો આવે ત્યારે આડા આવે હજી પરણી વરસ થયું ત્યાં આડું આવે આગળ જતા શું કરે ઈ મને ના પાલવે મારે ભેખ પહેરી લેવો હવે ખાધે પીધે આવો સુખી આદમી જીવાન જ્યોત પરિણાગ લાગે હવે નથી જુનાગઢ એના બાપ મેઘા પટેલ ગોત ગુણાતી બાપ ને ઓળખે ને એની ભૂરકી કઈ સામાન્ય નહી જુનાગઢ આવ્યા તમે જા એલા અરજણ ગાંડું ના થવાય વરેલો પરણેલ શો લોકમાં હું ગામમાં પાંચમાં પૂછાવ મેઘો પટેલ મારું નામ મારે ચોરે નીકળ્યું નો થાય તારો છોકરો પરણેલ મૂકીને વાતો ખોરા મારા આબરૂના લીરા થાય છે તમને ખબર ના હોય પણ પ્રસંગ બની ગયો એનાથી મને આમ થઈ ગયું છે તે થઈ જાય વ્યવહારમાં બૈરા આવું જ રાખતા હોય આપડે આપડો કામ કરીએ લે એ બાપા તમને પોહાય મન ન પો એમ કરે રાખે એટલે શું એનું કારણ શું હોય કર્ય રાખે એટલે હવે મને નહીં ફાવે બઉ સમજાવી સામે કીધું જા જા એટલે વળી પાછા આવ્યા એવી રીતે ચાર ચાર વાર જ્ઞાન ચાર ચાર વાર પાછા લઈ આવ્યા પાંચમી વાર પાછા ભાગી ગયા આવ્યા પાછા ગુણતિત કીધું કે મોકલો ને છોકરો ગાંઠ કરે છે ભરેલું પર સારું ના કહેવાય પરિણામે પેલા હોત તો ના પાડત નહીં પણ હવે ભરેલું ઉપરેલું પડ્યું ઘરે બેઠેલું બહર્યું અને એ રો રો રો કર્યા રાખે હું કામમાં હું ઘર આગેવાન મારે એનું રોવું કેટલું સાંભળવું એની માફી માંગે છે મારી ભૂલ થઈ ગઈ હું ક્યારે ધર્મ કાર્યમાં આડી નહીં આવું એ બધું ઈ કે છે હાટલો પકડીને પાલો પછાડી ને માથા પતાડે મારે મારે એ ઘરવાળી એના છોકરા એની ઘરવાળી એ મારે તો જોવું ને સ્વામી હું સત્સંગી છું ભરે આપીના પેલા એને કીધું હતું હું રાજી કોચી તમને રૂપિયા નાળે દઈ મૂકી જાત પણ હવે આનું શું મારે બે હામે કુટુંબ ને જવાબ દેવો સ્વામી ની એક બાજુ સ્વામી આ પણ શું મંડી પીડા છે સ્વામી કે જા ને મા બાપ તમે રસ્તો કાઢી લોકળી જાય છે તું જા આ વખતે અરે પણ સ્વામી રસ્તો રસ્તો થઈ જશે અમે ભેડા છે ને તું જા થઈ જશે રસ્તો સારો આઈલા એના બાપ ની વચ્ચે આવ્યા રાણપુર ભેસાણ ગામ ન્યાયક હરિભગત પોતાને ઘેરે મંદિર કરેલું અને ત્યાં બધા ભક્તો ગામના હોય તે હરિભજન કરવા ભેળા થાય એટલે ત્યાં જ જાય એના બાપે હરિભગત જ હતા એટલે આવ્યા ઉતારા કર્યા જમા બધું ભજન આરતી કર્યા છે પછી એના બાપે આ છોકરા મોટા હોય બાપ તો સેજી અવસ્થા હોય અને આટલું તેથી ક્યાં કઈ ગાડીઓ વાહન કે હાથી ઘોડા હતા ચાલીને જવાનું ચાલી ને નીકળવાનું ગ્યાન પાછા નીકળ્યા એનો બાપ તો થાકી ગયા હોય એટલે હોવાનું તો હોય જ રાતે જેવા પથારીયા પીડ્યા હાલ્યા હોય થાક્યા હોય ઉતા ભેળા સૂઈ ગયા પણ જેને ભાઈ બહુ બણા બહુ બેટિયા અને વેર ખટકે હૈયામા આ બધા સુઈ ના શકે એને હું કેમ આવે એમાં અર્જણ ભગત ને ઊંઘ નહીં હાથમાં માળા લઈ પૂજામાંથી મૂર્તિ કાઢી એને પધરાવી પ્રદક્ષિણા કરે અને પ્રાર્થના કરે હે મહારાજ હે સ્વામિનારાયણ હે મહારાજ હે સ્વામિનારાયણ આમ ભજન કરે કેટલા વાગ્યા સુધી ભજન કર્યું હોય છે બોલો અરે સવારના ત્રણ વાગ્યા સુધી સુતા જ નહી ભજન ત્રણ વાગ્યા સુધી એમાં ભગત પછી એમ થયું નીચે બેસીને મહારાજ પ્રાર્થના કરું એટલે નીચે બેઠા મહારાજ પ્રાર્થના કરી મહારાજ હવે કઈક રસ્તો કાઢો ચાલ્યા હોય જુવાન દેહ હોય ત્રણ વાગ્યા હોય હું કોને ના આવે છે જે પ્રાર્થના કરતા કરતા આંખ મળી આંખ બંધ થઈ નિદ્રા આવી નિદ્રામાં સ્વપ્ન આવ્યું એજ વિધિના સેકન્ડ સ્વપ્નમાં ગુણાતીતા બે માથું મૂકી દીધું હો પ્રભુ હોય માથું નમાવી અને જ્યાં જોવા ગયા ત્યાં મહારાજ ને સ્વામી અદ્રશ્ય ગુણાતીતા આનંદ શ્રીજી મહારાજ બે અદ્રશ્ય થઈ ગયા અદ્રશ્ય થયા એટલે બે બાકડા થયા ત્યાં સ્વપ્ન ઉઠી ગયું ત્યાં ઊંઘે ઉઠી ગઈ વિધિન સેકન્ડ સ્વપ્નનું એવું છે ને હજી તો આમ આંખ મીચીને નહીં એટલે આ ક્યાં આવી ગયો હું આ ઉતરાતા એ ઘર મકાન મંદિર કઈ ને છે ક્યાં જયારે બાજુ જોયું બહાર નીકળે બહાર તાળું મકાન ની અંદર ઉતરેલા હવે બહાર તો તાળું ને તાળામાં રહેલા અને કોક ના મકાન માં ઉતર્યા બારીમાંથી આમ જોયું ત્યાં દેખાણો શિખર મંદિર ઓહો જુનાગઢ રાધારમણ દેવ ના મંદિર માં ઉપર દરવાજા ઉપર દરવાજા ઉપરના જે વરડા ઉતારા હરિભક્ત હોય ને એ ઉતારા ના રૂમ માં ભગત વિધિ ના સેકન્ડ વાલો બાપ કેવો હતો ટીકા કરનારા ને હું ભેળો છું ને કે રસ્તો નીકળી જાય નથી કરતા રાધા રમણ દેવ જુનાગઢ એના મંદિરના ઉતારામાં આવી ગયા વાહ ગુણાતીતાન સ્વામી વાપ પ્રભુ વાહ કીધું તું હો કે હું પેળો છું જા રસ્તો નીકળી જાય અહીંયા પેટે ઉઠ્યા છોકરો જોયો નઈ પછી એને થયો કે પાંચ પાંચ વાર ગયો છતાંય છોકરો કેળો મુકતો નથી હું થયો કરડો હું ક્યાંય એની પાછળ રખડું હશે ચાલો ભજન કરે છે ને સ્વામી પાસે કરવા દો ભજન એટલે એમણે પછી ઘર તરફ પ્રયાણ કર્યું પછી ક્યારે પાછળ લેવા આવ્યા નહીં અહિયાં વહેલા સ્વામી ઉઠ્યા અને દરવાણી ને દરવાણી કોઈ મેહમાન છે કે નહીં ના માં બાપા કોઈ ઉપર ના ઉપર મેહમાન છે ના સ્વામી બધા જોઈ તપાસી તાળા મારી સામી કે જોવો ખરા ઉપર છે આ કોક એટલે સ્વામી કોઈ નથી જોવો તો ખરા વિશ્વાસ તો રાખો ઉપર આંટો મારી ગયા ત્યાં તો બારી માંથી જોયું ત્યાં વગત બેઠા બેઠા માળા કરે બારી તાળું સ્વામી ચોક સામી ઉભા ના હા આ કોક માળા કરે છે એટલે કઉ છું કોક આવ્યું છે ચાવીઓ લઈ જાવ ખોલો અને એને કયો સ્વામી બોલાવે છે અને કેજો એનું નામ છે અરે મા બાપ તમે તો કમાલ કરી એક સેકન્ડ મને ક્યાંથી ક્યાં મૂક્યો બસ હવે ભજન કર્યા હોય તેનો કોઈ વાળ કરશે નહીં એને પછી દીક્ષા અપાવીને નામ પાડ્યું ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી એ ધર્મ સ્વરૂપ દાજી સ્વામી કોણ આપણા ગુરુ ગુરુ એ નાખતા હોય તો આની વાત શું કરવાની છે ને આવું ક્યાંય અચરજકારી પાડ્યું છે તો પછી કેમ નિષ્કુળાનંદ સ્વામી કહે કેમ ના કહે કે મૂર્તિ અચરજકારી છે બોલો કે ના કે ત્યારે છે એટલે કે છે હવે ન સમજાતું હોય કોઈ નથી એની એની પાછળની વાત છે ને હજી એક બે વાત કહી દઉં સુતાર એ પોતાના ખેતર બેઠા છે ઝાડ નીચે માળા કરે ભજન કરે સામે મોલ મોલાતા લહેરાતી હોય ખેતર હોય કીડીયો તો ઉભરાય જાણીતો પ્રસંગ છે પણ આને લિંક નો છે એ કીડીઓ ઉભરાયની એટલે ભગતે જોયું પરમિનારાયણ સામે ભજન કરનારો માણસ કીડીઓ જોતા એને વિચાર થયો ઓહો આમ આમાંથી સમજવાનું છે કીડીઓને જોઈને વિચાર આવ્યો અરે આને ક્યારે માણસ દેહ આવે ક્યારે એને સત્સંગ મળે ક્યારે આ ભગવાન ભક્તો ભગવાન નો જોગ થાય અને ક્યારે એ જીવ ઉદ્ધાર થાય બાકી આમાં જ રખડવાનો એવો સંકલ્પ કરુણાનો થયો આપણે આ કૂતરા રખડતા હોય કટકા રોટલા હાટું મળમૂત્ર ચૂકતા હોય ને એટલે ભૂંડ બધું ગટરો ફૂંફોડતા હોય એ જોઈને ક્યારે વિચાર આવે છે કે આવા દેહ આવી ગયા તો આપણું શું થશે માટે ભજન કરી લો સત માર્ગે ચાલો પાપનો માર્ગ મૂકી દો સત કમાઈ કરો સતને માર્ગે જીવો નીતિ નિયમમાં જીવો પાપ માર્ગે છોડી દો કોઈ જે માનતા હોય એનું હરિભજન કરીને કંઈક રામાયણ ભાગવત ગીતા જે માનીએ એ કરીએ પણ કઈક આત્માનું શ્રેય કરો નહીતર આ લખ ચોરાચી તો છે જ એ આપણી જેમ જ એને મનુષ્યનો દેહ મળેલો પણ ત્યારે હરી ભજ્યા નહીં એટલે આજે ભાઠા ખાય છે ભગત ને વિચાર થઈ ગયો કે આ કીડીઓનો કે વિચાર કરે ત્યાં તો અજવાળા પથરાય સેંકડો વિમાન અવકાશ ઉતર્યા ભગત જોઈ આ શું ત્યાં તો કીડીઓ ટપોટપ દેહ મુકવા માંડી અને બધી કીડીઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને વિમાનોમાં ગોઠવા માંડ્યા ચતુર્ભુજ રૂપ થઈ થયું અને આ ભગત ને પગે લાગે ભગત તમારું ભલું થજો હમ વગર સાધ ને આ અમને વૈકુંઠ વાસ કરાવ્યા મારા બાપ તારો પાર ના આવે તો તારા પ્રભુ પાર અમારાથી કેમ કમાય છે અમે તો તમને જેટલા પ્રણામ કરીએ કીડીઓ ના દેહો ભગત આય જોવે આય જોવે આ બધી મરતી જાય પડતી જાય અને ચતુર્ભુજ થઈ જાય વિમાન ગોઠવાય કીડીયો કે ઓછી તો હોય નહીં થોક લાગી ગયેલો વિમાન ભગત આમ જો વિમાન ઉપડતા જાય વૈકુંઠ સુધી નજર દેખાય વૈકુંટ દેખાય સામે નજર કરે અચરો અરે ક્યાં તો આ એક ભક્ત ના સંકલ્પ થી આવી અચરોચકારી ઘટના થઈ જાય એ કેવી વાત છે અરે આ ગોઠક ગામ અહી ગુજરાત નું ક્યાં કડવો ભગત તે કડવા ભગત આંબાવાડીઓ કરેલું ને સાઈઠ આંબા વાવેલો બહુ અજાણી ઘટના જેવી છે તમારા માટે સાઠ આંબા રો અને ભગતે બહુ વાલથી ઉછેરેલા અને આંબાની કેરીઓ એવી સરસ મજાની આવે અને એ કેરીઓ સંતો ફરતા ફરતા આવે એ ભગવાનને માટે અને સંતોને માટે જ વાપરે બીજે ક્યાંય નહીં બસ આ સેવા થાય એટલો ભાવ જુઓ મારા છોકરા ખાય એમ નહી પણ સંતો માટે ભગવાન માટે સાઈઠ આંબા નો ઉછેરી મોટા કરે હવે બીજે કઈ વાપરે ખબર તો પડે ને આના આંબાના ફળ કેવા છે કોઈ મેહમાન આવ્યો ખવડાવે તો ખબર પડે ને ભાઈ ભાઈ શું કેરી મીઠી છે પાતળું ગોટલું પાત છાલ અને રસ નો ઢગલા વગર સાકરે આટલો મીઠો ઓહો ઓઠે અડાડીએ ત્યાં તો ડૂડી પડે ખવડાવીએ તો ખબર પડે ને કોઈ ને ખવડાવે જ નહી ભગવાન ને ભગવાન સાધુ ને જમાડે એટલે કોઈ ખબર નહી પણ ગામ ત્યાંથી ફરવા નીકળ્યો અને ભગત ને બેઠેલા જોઈને આંબામાં કેરી થોડી થોડી વાત એ આમ જોયું એટલે અરે આટલા આંબા ઝૂમતા હ હે કડવા હા બાપુ નમો નમો નારાય તારું આંબા વળ્યું છે હા બાપુ એ હું રખો વાળું કરું લે કોઈથી કેરી ચખાડી નઈ મારા ગામ માં રહેવું હું ગામ લાય લાય બાપુ આતો છે ને મારા સાધુ ભગવાન હાટું છે અમે હું નથી ખાતો હે ગોલકુનો એવું હું બોલા સાધુ તો ભિખારી કેવાય ગમી માગી ખાય એને વળી આપણે કેરીઓ ખવડાવી તો જ ખાય કેરીઓ ખાઈ સાધુ હુકમ થયા બાપુ તમે ગોટલી અમે નથી ચાખી એ તો તારું ગાંઠ પણ લાય લાય લાય અરે બાપુજી કઈ પાક્યું નથી હોય હાંખ પડવા માંડી હોય લાય દો ઓલી પીળી દેખાય તોડી જાય દો ઓલી પીળી તોડી જાય ગામ ધણી દરબાર હથિયાર ભેળા રાખે શિક્ષાપત્ર બે ત્રણ કેરી તોડી અને પછી મને કામ કચવાતા કચવાતા એને ક્યાં ને ધરાવવાની હોય એ આવા દારૂ પીનારા માંસ ખાનારા શરાબ પીનારા વ્યભિચાર કરનારા એને આ મારે પેલો ભોગ ધરાવવાનો આ દવા નાખેલા છોડવામાં કાર્બન ગેરી આવે પછી કે કેરી ખાધા પછી પેટમાં બળે છે બળે કાર્બન ના ગઠડીયા નાખી નાખી આવું બધું કરાવે છે તો પછી પેટમાં બળે જ બાકી અસલ પાકેલી કેરી હોય તમે ખાવી પેટમાં જલન થાય વાત મૂકી ના થાય થતી હોય તો ઠરી જાય અને બાપુ એ કેરી ખાધી આ હા હા આવું અમુર જેવું કડવા ખબરદાર છે હવે એક પણ આંબાનું ગોટલું એડોસ હતો એક પણ ફળ અટતો નહિ સાંઠે આંબા આવે મારા લે હાલ આ તો ગરદણી થઈ ગયું સાંઠે આંબા આવે એક પણ આંબમાંથી આંબા એક કઈ ફળ તો અટતો નહીં કોઈ સાદુ ભીકારી કોઈને દેતો નહીં ક્યાંય લઈ જતો નહી મારા જેવો ભૂંડો નહી આવા બધા મીઠા ફળ અમારા દરબાર ગટમાં બાપુ પણ નામ લેતો નહિ એક કેરી મેં મારી હક મારો ગામમાં રેવું ને ભાઈ ખેતીવાડી મૂકીને જીવતું રહેવું હોય તો બહુ હતો બહુ ગરમ થઈ ગયો દરબાર ધમકી મારીને વ્યાય ગયા ભગત ને થયું કેટલું એટલા માટે આવું છે સાધુડા ભગવાન ને માટે આ બધું કર્યું અને આ પાપીઓને માટે શું ચિત્કાર એક ભક્તો નો તમે જોવો સામર્થ્ય જોવો એ આંબાના સાંઠે જે મોટા કઘઉમર પાંચ પાંચ દાદા હોય એટલા મણ કેરી હોય દેખાય ને એટલી બધી આંબાને છોડવાનો હાથ લંબાઈ ને કીધું હય મુક્તા ભગવાન ને ભગવાન ના સાધુઓને માટે મેં તમને ઉછેર્યા અને તમે અમૃત જેવા ફળ એના માટે આપ્યા આજ કોણ જાણે શું દીપ ફરી ગયો પાપીઓના પેટ ભરવા તમે રોકાશો અરે એના કરતા એના પેટ ભરવા કરતા દેહ મૂકી મૂકીને પ્રભુના ધામમાં સાંઠે જાળવા દેહ મૂકી મૂકીને ધામ અને સાંઠે આંબા ખરી સુખા પાઠ વૃક્ષ ને ભગવાન ના ધામમાં સદેહ મોકલી દે કણબી એનો છોકરો લાખો એને ઘરે બેઠો હતો અઢાર વીસ વર્ષ નો ફૂટડો જોવા નજી તો આ મચ્છ નો દોરો ફૂટયો હોય વાંકડી નાની નાની મૂછ રાખી પણ પેલા તો રાખતા ને લોકો મૂછવું ના કોઈ નતા તેથી એવી આમ પાતળી એવી રાખેલી પણ આમ આ મૂછ ને બે પાંચ જોડ કપડા થઈ જાય પણ આ મુછું ના વળ ચડાવવા છોકરા ચડ્યું વગર ને રખડે બોલ આના કરતા રેટીયો કાતો હોય તકલીફ કાતી હોય મારું ગણિત ખોટું છે મને વિચાર આવે હું કઈ દઉં તમને વિચિત્ર વર્ષે બે પાંચ જોડ નુકડા થઈ જાય આ લાખો પાતળી એવી મોજ વળ ચડાવેલી કોઈને અડી જાય તો અડ્યા લોકો નીકળી જાય એવી પાણીદાર મોજ ખેડૂત દેહ દૂધ પીદેલો પીધેલો અને સહજાનંદી રસ ભરપુર કળા સુધી પીધેલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા વાળો અને ગુરુ ગોપાલ સમાજિયાના ચોક માં ખાટલા ઉપર બેઠો તો રાઈ ભાંગી એમ અવકાશ ચાર જમ નીકળ્યા લખો કે તમારી જાતના ક્યાં જાવ છો આમ આમ જોયું નો જોયું એલા એ ભમરા તમને કઉ છો મારી સોસાયટીમાં મારી પોળમાં મહોલ્લા મુકીન વેજા હવે તારા જેવા કેતા મારા જેવો એક જ છે હવે બહુ જોયા તારે અરે તમે મારા જેવો નહી જોયો હોય મુકીન જવું છે કે નથી જવું તમે પેલા તો મને અચરો બરા છે તમારે વગર ખાધે પીધે ઓડકાર ચડી જાય શું વાત કરો છો એટલે જાઓ એટલે કે બઉ જોયા તારા જેવા મારા જેવા કોઈ પડી જાય એને કીધું આ નહીં જાય અને લખાય સ્વામિનારાયણ કહીને હાથમાં લાકડી લઈને શું થયું સહજાનંદ સ્વામી હંભાઇ ત્યાં લખાનું દેહ પહાડ જેવું મોટું થયું ઓના જમ જોઈ ગયા એનાથી મોટો આ મોટો આનો દે અને વાહ માં દીધી જાય લાકડી જમને કેની પાછળ ન પડે હા બોઘા મંડળ જેવું થઈ ગયું બોલો પણ રસ્તો ચડી ગયો જમપુરી નો એ કે ઘર ભેગા થઈ જાય આપડે તારી ગાઈ છો અરે મૂકું નઈ હવે તે કીધું તો તારા જેવા બઉ જોયા જોયો મારા જેવા ના ના નથી જોયા મારતો મારતો જમપુરીમાં લઈ ગયો આડા આવે ને મારે હવે ત્યાં તો ચૌદ કરોડ જમ છે કેટલા ચૌદ કરોડ જ્યાં જ્યાં સામો ભટકાય પણ આતો મોટો પહાડો હાલો જે માર્યો નથી એ બગડાટી ભાગમ ભાગી ચારે બાજુ તેલના કડાયા ઊંધા વળતા જાય રેકડા ઊંધા વળતા થાય કરવત બધા મીંડા ભજન કરવા હું કરતા નથી ધર્મરાજ એવું કઈક કરતા છે પણ ચારે બાજુ કે દિવાલ રસ્તો રોડ રાખડ કઈ દેખાય સ્ટ્રીટ લાઈટ દેખાય નઈ આ કાર થઈ ધર્મરાજ ને કોઈ કીધું ધર્મરાજ ક્યાં ભગડાટી છે નહી બોલે તો કોઈ આવ્યો છે પૃથ્વી લોક થી આમ અરે જમ બધાય વાહ ખે મારે નાખ્યા કોઈ હળદર લાવો કોઈ તેલ લાવે ધર્મ રાજ્યો ભાગ્યા એટલે આ તો વહમો માણસ છે પણ ઓળખી ગયા પૃથ્વી પર સજાનંદ સ્વામી ભગવાન પુરુષ પુરુષોત્તમ પધાર્યા છે આયાનો ભગત છે તમે એની માથાકુજ કર્યું માથક અમે તો લેવા ગયા કોણ લેવા ગયા તા એ તો ગાંધીનગર સચિવાલય એમાં એક જણાવી ગયા હા નવો નવ હજી આવી અને બેઠો ત્યાં સીધો પોલીવ મોબાઈલ નહીં ઇન્ટર લાઈન લગાવી જીરો કેવું કઈક કર્યું એને મૂળ શું બસો ગ્રામ ગાંઠિયા ને ચાય મંગાવી લગાડ્યો છે હું મેનેજર બોલું છું હું કોણ બોલું છું તને ખબર છે કોની યાર ચા ગાઠિયાત કરું મને હવે મેનેજર લાગી ગયો અને જેમ તેમ બોલી ગયો ફોન મૂકીને સીધો બાથરૂમ માં સારું છું ઓલો ઓળખ્યો ધર્મરાજ ઓળખી ગયા તો ઓલો છે શું છે શું છે પ્રભુતા બંતરિયા શું આમ પૂછો છો શું છે શું છે શું છે અમે મારવા વાળા બીજા ને એ આજે માર ખાઈ છીએ શ્રીજી મહારાજ કહે એની યાર માથાકૂટ ના કરવી જોઈએ માથાકૂટ શું કામ કરવી તો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ સારું તમારા બધા સેના જમદુ સેના એ બધા એ લખાય અર્ધે રસ્તે ગમે ત્યાં મળે ને એમ ત્યાં આને મૂકી દો મૂકી દેવાનું જો એની યારે માથાકૂટ કરશે ચૌદ કરોડ કોઈ પણ તો પાછો ધોકો લઈને આવશે અત્યારે હું એને બોલાવી લઉં છું બાકી બધા મીટિંગ ભરીને કહી દેજો બાકી રસ્તા માં મળશે ને તો જેને કેસે દેસુ પણ અત્યારે આ માર માંથી બચાવો મહારાજ મહારાજ કે લખા આવી જા લખો તરત જ સંકેલી આવી પોતાની સોસાયટી છે આવું જમકાવી એવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ઓથેન્ટિક વાત કરું છું કઈ કોઈ દંતો નથી આવી જમતગડા ઘણી વાતો છે આવી અચરોજકારી મૂર્તિ છે એક મહારાજ ફરતા છેલ્લી વાત કહી દઉં ફરતા ફરતા પછી અગતરાય પધાર્યા આવી રીતે સંતો ભક્તો વિશાલ સભા બેઠેલી એમાં અગતરાયના જેમ પરોતભાઈ મોટા ભક્ત એમ અગતરાયના એક ભીમભાઈ પટેલ પણ બહુ મોટા ભક્ત નિષ્કુળ આનંદ નામ લખ્યું છે મોટા દેહ દ્રષ્ટિ એની પણ નિરાવરણ દેહ દશા પર્વતભાઈ ને શું થયું ને તો ઉભા થયા મહારાજ ની મહારાજ હા એક વાત કરવી છે મારે તરફ શું છે ભગત બોલો ને મહારાજ લોક એવો નિયમ છે કોઈ રાજા જયારે ગાદી નાખે ચક્ર જેલ ને ખાલી કરી નાખે એના ગુના માફ કરી દે અને જેલ ને ધોઈ નાખે ખાલી કરી નાખે આખે બધા એને માફ કરી દે ગુના હા તે શું છે અરે મહારાજ આ બ્રહ્માંડ તમે ક્યારે આવો નહીં આજે આવ્યા આવા મહા આપ સર્વા પાર સર્વા ધાર અક્ષરાધિપે પૂર્ણ પુરુષોત્તમ આજ પધાર્યા તો આ તો શું બોલો મહારાજ જીવ સબડે છે એ બધી જેલ કહેવાય તો તમે અહીંયા પધાર્યા છો એને ખાલી કરાવો ને એ વિચારા બધા જાય એના બધા દુઃખ ભૂલે જાય સુખી થાય મહારાજ અસપ મહિના ભગત તમે તમને ભરે આમ પકડમાં લીધા સારું તમે કીધું છે તો કરીએ આમ સભામાં આ મુજબ સ્વરૂપાનંદ સ્વામી બેઠા હતી એને સ્વામી જાઓ संयमिनी पुरी वी सत स्वरूपनंदरज कर अचरज, अचरज करी यम पूरी। यम पूरी। करी समाधि संयमिनी गयामपुरी संयमिनी एट यमपुरी करी समाधि यमपुरी गया के अचरज कार्य જીવ પાર કે અચરજકારી છે તેને દેખી દયા આવી બોલા હરિ મૂર્તિ બળ લાવી નિશરો નરક થકી સૌાર ये तो तापे नर नीव क्या हरि प्रतापे ये तो अतोलमापे कचरज कारम्बूरी खाली कर नाखी बोल एक साधु त्या जाय आ रेकॉर्ड छो ત્યાંથી જમપુરી ખાલી આમાં તો પછી મુક્તાનંદ સ્વામી એ વખતે આવેલા જમ બધા ભૂખ્યા આ બધા જીવ ભાઈ ગયા કરે શું આખો થી ધંધો શું કરે સ્વામી કે બેઠા બેઠા હાથ ગમે सार ना सारा सात लीटी ध्यानज आ मूर्ति छे। सू थी के के न्यारी के आ मूर्ति नही अन्य जेवी के अचरज कारी छे। अरे हरिधरी न आ मूर्ति छे अलोकी के छे, के अचरजकारी अचरजकारी तो मानो मान, छे. आ मूर्ति नहीं कोई सरखी के अचरज कारी, छे। के अचरज कारी छे, जुवो अंतर ऊंड अचरजकारी छे. કે પાર થાય સહુ જોતે અચરજકારી છે માટે મોટ કેહવા મૂર્તિ તણી અચરજકારી છે मूर्ति तनी के अचरज कारी छे। हाम हयया मचरज करी पुरी थी पायम आनंद अचरजकारी छे भाई भगवान भक्तोंक थे, थे। ભગવાનના અવતારો પણ ઘણા થયા છે ભગવાનના પોત ઈષ્ટના રૂપનું ચિંતન કરવા માટે કવિઓ થયા ગ્રંથો રચ્યા પદો રચ્યા નિષ્કુળાનંદ સ્વામી પોતાના પ્રિયતમ સહજાનંદ સ્વામી એક તો એમની મૂર્તિના અંગે અંગનું જે નોંધ લઈ અને સ્મરણ કર્યું હરિસ્મૃતિ સાર્થક નામ છે અદભૂત ગ્રંથ છે સહજાનંદ સ્વામી આમાં સંપૂર્ણ સમાઈ ગયા હોય એવો આ ગ્રંથ છે અને એમાં કેમ જમતા શું જમતા ક્યાં બેસતા શું પહેરતા કેવું સુખ દેતા કેવા હતા અને કેવા પ્રતાપી હતા ક્યાંથી આવ્યા અને ક્યાં લઈ જવા માગે છે એવું સંપૂર્ણ ગ્રંથ આવો સૂક્ષ્મ પોતાના ઈષ્ટનું સ્મરણ નાનું નાનું મને આજે એક છોકરો કહેતો હતો મને કે સ્વામી આટલી બધી વસ્તુ મારા જેમાં છે એની નોંધ કેમ રાખીએ છીએ કે આટલું એટલું આમ જમા એટલું આમ જમા એટલું આમ જમા કેમ રાખ્યું છે એ જ વેચારવાનું છે એટલે હું કઉ છું કે સ્મૃતિ પોતાના ઈષ્ટની થાય એવા ઘણા સંતો ભક્તો થયા હશે બીજા ઉતારોમાં ગમે ત્યાં પણ પોતાના ઈષ્ટની આવી સ્મૃતિ એનું નિરૂપણ કરતું ગ્રંથ કે પદ લખનાર આ આ ગ્રંથ એ પણ અચરજકારી ગ્રંથ છે કે આવો ગ્રંથ બીજો ક્યાંય છે નહીં આજે ખૂબ ભગવાન શ્રી હરિ કૃપાથી આપણે એમના રૂપ સ્વરૂપ એનું બંનેનું વર્ણન કરવાનું ભાગ્ય આપણને પ્રાપ્ત થયું મને પણ વિશેષ ભાગ્ય પ્રાપ્ત થયું કે મારે આ કહેવાનો આ દેહ અવસર આવ્યો તમે પણ એટલા જ ભાગ્યશાળી છો કે અડધી રાતે તમે સાંભળવા માટે આવ્યા અને આટલી મોટી સંખ્યામાં એને સાંભળો છો સબીજ છે કોઈ પહેલી આવીને પણ આ સહજાનંદ સામેની જેણે વાત સાંભળી હશે એને જરૂર પામશે પામશે સરસ મજાનું આ એક બહુ સરસ મજાનું એક સત્ર જે સત્ર ને હું નામ સ્મૃતિ સત્ર પણ આપી શકું અને એ સર્વ રીતે જે કઈ આપણે કઈ કહ્યું જે કઈ વિચાર્યું એનું જે કઈ હોય એ બધું આપણે શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીએ છીએ સકલ કરારાયણ યે બસ એ પ્રસન્ન થાય આપણા અયામાં અખંડ વસે પોતાની મૂર્તિનું સુખ આપે અને સદૈવ આપણા ઉપર પ્રસન્ન પ્રસન્ન અને પ્રસન્ન રહે એવી પ્રાર્થના સાથે એમના ચરણમાં વંદન કરીને વિરમું છું સહજાનંદ સ્વામી મહા